એ આવો આવો મારા નાના મોટા અરે વાહ ભાઈંશી વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો બોલકાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે જાદુગર વાંદરો અને મધમાખી એક હતું વન આ વન ની અંદર ઘણા નાના મોટા અને લીલા સૂકા ઝાડ હતા ખળખળ વહેતા ઝરણા અને નાની મોટી નદીઓ હતી વન ની અંદર પશુ પંખીઓ સંપીને રહેતા હતા શિયાળ વીપડો વાઘ ને સિંહ પોપટ કાબર કોયલ મોર ચકલા ઘૂવડ ગીધ ને બુલબુલ આ બધા પશુ પંખીઓ સંપીને રે આ પશુ પંખીઓને એમનું વન બહુ વાલું હતું દરરોજ સવાર થાય અને સૂરજ દાદા ઉગે કે બધામાંથી ને બોર્ડ નીકળી પડે હવે એક દિવસની વાત છે સુરજ દાદા હસતા હસતા ઉગ્યા કે તરત જ બધા પશુ પંખીઓ પણ કલબલાટ કરતા અને ત્રણ નાખતા નીકળી પડ્યા હતા કાસ ખાનારા કાસ ચરતા હતા પંખીઓ ફળોના ઝાડ ઉપર બેસી ને ભાત ભાત ફળ ખાતા હતા સિંહ દીપડા વરુ શિયાળ જેવા પ્રાણીઓ શિકારની શોધમાં લપાઈ છુપાવીને બેઠા હતા બરાબર આ સમયે લાંબી લાંબી ચીસો પડતું પડતું એક ત્યાં આવી બચાવો બચાવો બચાવો બધા પશુ પંખીઓના કાન ચમકા કેટલાક તો ડરી ગયા આ સસલાભાઈ આમ ચીસો કેમ નાખે છે ભાગતા આવ્યા છો રડો છો શા માટે શું થયું છછુંદર વાત સાંભળીને સસલાભાઈ તો બોલ્યા અરે ના નકડી ગંધાતી છછુંદર તને આંખે દેખાતું નથી जो तो अरे हा जु जुओ, जुओ आ मारा कान मारा कान गायब थी गया ससा राणा सां एक लीलो पोपट उड़ ससला बोलो અરે મને ખબર છે અને બોલો અરે ગઈકાલે રાત્રે હું મારા માળા તરફ જવા માટે ઉડીને જતો હતો આ સસ્સા પેલા વડદાદાના ઝાડના થડ પાસે જે બખોલ છે એમાં ઘસ સૂતા હતા हम आज ससा भाई ने के जादूगर वंदरोगर जात जातना भात भात न जादू आवड़े लाबी पूछी वाला जादूगर वाएज ससा राणा कान પોતાના બે પગ વચ્ચે દબાવીને બેસી ગયું વાઘ જેવા વાઘને પણ પોતાના શરીર ઉપરના કાળા ચટ્ટા પટ્ટાની ચિંતા થવા લાગી વાઘને પોતાના શરીર ઉપરના કાળા લીસોટા બહુ વાલા હતા સિંહ જેવો સિંહ પણ પોતાની ઘટાદાર કેસ વાળી ચિંતા કરવા લાગ્યો પોપટે કયું? આ લાંબી પૂછડી વાળા જાદુગર વાંદરો બહુ ખતરનાક છે પણ નદીમાં રહેતા મગર ની લાંબી પૂંછડી પણ તેને જ ગાયબ કરી દીધી છે લાંબી પૂંછડી એ મીઠું મગર હવે પાણીની બહાર આવતા પણ શરમાય છે પોપટ ની વાત સાંભળી પાસેના દર રહેતા મકવાડાભાઈ શંકા ગઈ મકોડા ભાઈએ તરત જ દર માંથી બહાર નીકળીને કહ્યું કે તમે સાચું બોલો છો પોપટે મકોડા મકોડા ભાઈ માનો કે ના માનો પણ લાંબી પૂંછડી જાદુગર વાંદરો એમ બોલતો હતો કે આ વનની માટીમાં મીઠા મીઠા મકોડા બહુ થયા છે એ બધા મકોડા હું અથાણા બનાવીને એમને ખાઈશ નાસ્તામાં મકોડાની ની વાનગી ખાવી છે મકોડા ભાઈ પાછા પોતાના દરમાં ભરાઈ ગયા વણના બધા પશુ પંખીઓ તો પેલા લાંબી પૂંછડી જાદુગર વાંદરા એવા ડરે એવા ડરે કે વાત ન પૂછો બધા ઉભા ઉભા ફફડે હવે શું કરશે બધાને આવા ડરેલા જોઈને પાસેના તળાવમાંથી એક દેડકા ભાઈ ગલોફા ફૂલાવતા ફૂલાવતા અને ઠેકતા ઠેકતા આવ્યા અને બોલા ડ્રાઉન્ડ રાઉ મારી વાત સાંભળો જાઉં ડ્રાવણ રાઉં આ જાદુગર વાંદરાના બધા જાદુનું બળ એની લાંબી પૂંછડીમાં છે ડ્રાઉન્ડ રાઉ દેડકાની વાત સાંભળીને બધા ચોંકા અરે તને કેવી રીતે ખબર પડી બધાએ આશ્ચર્યથી કહ્યું ખાવા માટે પકડી હતી વાંદરા ને માછલી ની દયા આવી હશે કરોચલાના પંજા માંથી અને માછલીને છોડાવી હવે આ માછલી કોઈ સાધારણ માછલી ન એ તો તળાવમાં રહેતી એક જળ હતી વાંદરાએ પોતાનો જીવ બચાવ્યો એટલે ખુશ થઈને તેણે વાંદરાને વરદાન માગવા કહ્યું વાંદરાએ માગ્યું કે મને જાદુ શીખવો એવું જાદુ શીખવો કે વનના બધા પ્રાણીઓ મારાથી ડરે ભાગે અને હું વનનો રાજા બનું જળ પરીએ તો વચન આપેલું એટલે વાંદરાની પૂંછડી ઉપર હાથ ફેરવો અને કહ્યું જ્યાં સુધી તારી પૂંછડી તારા પાસે છે ત્યાં સુધી તને જાત જાતના જાદુ આવડશે कूद चालो त्यार तला नहीं तो वंदरो मार क्या ठेकूद वा मैंने भूलवड़ी देखा बचीश नही ड्राउ ड्राव चलो आज દેડકા ભાઈ ની વાત સાંભળીને ફરી બધા ચિંતામાં આવી ગયા હવે હવે શું કરવું લાંબી પૂંછડી વાળા જાદુગર વાંદરાના જાત જાતના જાદુ થી પીછો કેવી રીતે છોડાવો બધા પશુ પંખીઓ વનના રાજા સિંહ તરફ જોયું એમને એમ હતું કે સિંહ વન રાજા છે ત્યાં વાંદરાના જાદુ છોડાવશે પણ વનના રાજા સિંહભાઈ તો પહેલેથી બિખણ બિલાડી બની બેઠા હતા બધા ત્યાં એક મધમાખી એકલી ક્યાંક થી ગુણગુણ કરતી આવીને કે અરે એમ તે કઈ ડરીને જીવાતું હશે જળ પરી એ એમ વાંદરાની બધી જાદુ શક્તિ તેની લાંબી પૂંછડીમાં સમાયેલી છે આવે જો તેની આ પૂંછડી જ કાપી લઈએ તો કાપવા જાય કોણ દેડકો સાપ ને કે સાપ ભાઈ તમે બધાને બટકા ભરતા ફરો છો તમે જ જાઓ ને સાપ કે ના રે ના હું તો કઈ ન જાઉં પણ આ સમડી બેન બધા સાપ ચાંચ મારે છે એટલે વાંદરાનું પૂંછડું પણ સાપ જેવું છે તે તમારી સમડીબેન ધાર દાર ચાંચથી કાપી નાખો વાંદરાબાઈનું પૂંછડું સમડી કે નારેના બધાએ રીંછને કહ્યું તમે જાઓ રીંછ કે નારેના બધાએ દીપડાને કહ્યું દીપડો કે ના બાપાના બધાએ ગુવળને કહ્યું ગુવળ કે ના હો હું તો ના જાઉં કોઈએ હિંમત ના બતાવી કે ચાલો હું એ જાદુગર વાંદરાની પૂંછડી કાપવા જાઉં ત્યારે અંતે મધમાખીએ કહ્યું ડરો નહીં વાંદરો જાતે જ પોતાની મધપુડા તરફ મધપુડામાં અંદર ઘૂસી ને તેને એના જેવી બીજી અનેક મધમાખીઓ ને આ વાત કરી બધી મધમાખી રાત્રે પોતાની ચાંચ મધ ભરી વાંદરો જે ઝાડ ઉપર રહેતો હતો ત્યાં ગઈ છાના માના ગણગણાટ ના થાય એમ વાંદરાની પૂંચડીને મીઠું મીઠું મધ ચોપડી દીધું આપણી મમ્મી રોટલી ઉપર ઘી લગાવે તેમ અને આખું પૂછડું મધ મધ થી લથબથ કરી દીધું પહેલા તો પોતાનું પૂંછડું જ હાથમાં લઈ ને ચાટ્યું આ હા કેવું મીઠું મીઠું મજા પડી ગઈ તેવી મજા પડી ગઈ કે મધ ખાવા માટે આ વાંદરો તો ભાન ભૂલો અને પોતાનું આખું પૂંછડું ખાઈ ગયો ઘણા સમય પછી અરે રે મારી બધી જાદુ શક્તિ તો આ પૂછડામાં સમાયેલી હતી ને એ જુદો ખાઈ ગયો પછી તો આ પૂછડા વિના બાંડો વાંદરો વન માંથી બહાર નીકળી ગયો ત્યારે બધા પશુ પંખીઓને નિરાશ થઈ ભાઈ तो भाई आ रीते आ ननकड़ी मधमाखी ए चालाकी वपरी ने वंदरा नु बध जादू गुम कर दीधु और वंदरा पूछड़ी काज